મન પ્રગટ થાય આનંદ થાય એટલે આત્મા પ્રગટ થાય કારણ કે આનંદ એ જ આત્મા છે શાંતિ પણ નથી આનંદ પણ નથી પછી મેં કહ્યું દાદા કોણ નથી કઈ બોલ તે બોલ્યો પછી દાદાજી હવે તમે આપ્યું ને બહુ થઈ ગયું નિર્વિચાર <tun> ભૂમિકા <laughs> <tun> <laughs> <tun> બહુ ક્લીયર આગિન એ થોડા ડિસ્ચાર્જ હોય આઈ અંડરસ્ટન્ડ દેટેટ આઈ હેટ આઈ વીસપીર લિટલ બેટ યુ નો સમથિંગ you know that way, whatever huh? discharge I, uh, i am doing you know that, someone, uh, that i want him before he leaves his body maybe someone is train road how much oh. papa have done to bless me that this person is sincere some day you will have it i want that from him it's all i want nothing <laughs> <laughs> maybe i need any janam i'll take but i want him to say yes you will have it because well, you you really understand gets, it I, i feel that you know મને અનુભવ થાય પછી એના માટે મને ગમે તે આ બહુ ની ગમે તે બહુ માં એનો મને વાંધો નથી પણ મને થશે એવું તમે મને કહો એટલે બસ થયું મારે બીજું કશું નથી પાસ મહિનો એક મહિનો બ્રિજ પરિચય સાથે કૃપા મિલના ચી પેલો રોડ નહી બીજા રોડ પરિચય આવે ને ડોલરને સી ક્લાસ હોતા દુનિયા મેં દાદા હમ સો સબ જી ક્લાસ જેલ હૈ તો એ ક્લાસ જેલ હૈ તો ડિફરન્સ આપેલ થી નિકાલ કાઉનિયા ક્લાસમાંથી બહાર કામ અમેરિકા તો એક ક્લાસ બહાર બેઠા હે જેલ કે બહાર દુસરે કો બિાતા બોટાદ માઇન્ડ નો જોઈંગ આનંદ સડનલી હી કેમ યુ નો બાળક જન્મે છે જનતા ની સાથે રડે છે કેમ બાળક જન્મતા સાથે માં છે કેમ અંદર તો એક જ જાત નો આનંદ રહેતો હતો અંદર આનંદ રહેતા વાતાવરણ કે અસર લગતા હા એ બોલતા નેતાવરણ એનવાયરમેન્ટ ઇફ યુ ડોન્ટ હેવ થોટ વોટ હેપન વર્લ્ડ આઈ કેન થિંક આઈ એમ અંગ See, I can make the world look any way I want by my thoughts. You see, my thoughts... You can create your own world. Your own world. So, is that what the world is for you? See, I, see for, my, for my son, the world is sleep, you know. He, he can communicate only by this. And for my daughter, it is something else. And for an adult, it's something else. So, Dada always says, you know, the world is a puzzle itself, you know. So, I think the mind is the monkey, you know, mind creates the world. બેટા एवरीथिंग એક્ઝિસ્ટ બટ યુ અજી મન છે મન આ મન છે તો વર્લ્ડ ને ક્રિએટ કરે છે મારું મન સુધી જાતું ક્રિએટ કરે મારા નાના બાબા નું સુધી જાતું કરે બેબી નું સુધી જાતું કરે તો માઇન્ડ ઇઝ અ પ્રોબ્લેમ મન ક્રિએટ નહીં કરતું છે થૉટ મન ક્રિએટ નહીં કરતું એ અજ્ઞાનતા થી થાય છે અજ્ઞાન અજ્ઞાન મોડ રૂટ કો આ છે અજ્ઞાનતા અને જ્ઞાન થયા પછી મન નો ટચ રેતો નથી મન છે અને પોતે જ્ઞાતા છે he he just like machine he reacts his body is you know like, See, i think tomorrow i have to go and do this work you know i have these things but he has no thought he is always being right he is living in the state all the time without thought does he have thoughts come to him ask him m kaise ke dada ne vichar hi na hoye dada ne vichar hi na hoye no vichar mir vichar મન હૈ ને તમે મન દેખ રહે કર આધા ઘટા બિલ યુ નોટ ફોર પીપલ તુમને તો અભી અભી મત તુમને સીધા હો ગયા નહી હા પહેલે મરજી લે અચ્છા હોય બિગિનિંગ તો અભી હોતી મન નું ઇવોલ્યુશન હોય છે who is the father and mother of mind who is the father and mother of mind no one no one no one opinion is the father, father of the mind mm. and language is the mother mother opinion train ban gaya ki mind khara se manonash sab khao piyo opinion mat do mm. ha ah. ha kabhi pray mat do correct <laughs> correct ઓપિન મીઠ જ્યાદા હોવે અચ્છા નહીં હોવે છોડ ઓપિનિયન દે ક્યા ફાયદા હૈસાયન ઇઝ દી ફાદર ને મોડે મન થી અભિભાઈ મનમાં થાય પણ બોલવાનું નહિ નહી મનમાં થાય નઈ જાણીએ આપડે હા એટલે આપણે જાણીએ પણ યુ નો પર્સન ઇઝ ગુડ ધેન ઇમિડિયેટલી ફોકસ મેગા કોઈ હૈમાં દરકત નહીંપીડેન્સ બીજમાં એવિડેન્સ લગતા નહીં ગેટ એક એક રિલેટિવ સગા હે તો આપણે ઘર કો આયા રૂપિયા રીલેશન કોઈ આદમી અચ્છા આદમી હૈ મગર ઉભી સંજોગ હો પડે દો સો રૂપિયાને ક્યાં દેખા હાથ ડા આપને તલા કે ભાઈ ગુમને કોઈ લીધા હાથ ડાલે આપણે ઓપિનિયન પહેલા દિન માન લે બસ નહીં તો બીચ મેફિક નહીં દોસો રૂપિયા નિકા એમ અભિપ્રાય અચ્છા તો અચ્છા ઘર કો આયા દુસરે દિન ઘરકો આવે તો હમ નહી બોલે પ્રિજ નહીં રખેગા પ્રિ નહી રખેગા મગર એ કોટર નહીં રખેગા અગર તો ગજામાં પૈસા નહીં રાખવાના કે જેમ અભિપ્રાય ના ભરે આવું ભાઈમસિંહ લેના તો હમ ગુના ગી નહી ગણતા પરમાર ના પકડ્યો ભલો હતો પકડી ગયો નવો નવો દવો હતો નવો હોય તે બગડી જાય બગડી જાય નથી પકડતો તે ચોર છે શું છે That that that? you you You you you you can do do do. only if if look look look at at everybody as cannot cannot Is is correct? don't See packing Sanjog, sanjog. Sanjog to ના કરે સંજોગો એને કરે છે એનો ઈરાદો નથી આ શું આપ તો સબકો શુ ક્યા શુદ્ધ આખા જગત કા તમ જીવ કો નિર્દોષ દેખતા નિર્દોષ હમકુ કોઈ દોષી દીખાતા નહીં કે ચોર હૈ કે લુચ્ચા હૈસા હૈસા હમ નિર્દોષ અકેલા સચી બા નોટ રિલેવિટી પ્રૂફ માંગતા પ્રૂફ બતાવ ઇટ કેન બી રિયલ પ્રૂફ માંગતા હૈ તો બતા રીયલ વ્યુ પોઈન્ટ કહેતા મગર જોતા હૈ ક્રિયા હોતી હૈ ખરાબ તે રિઝલ્ટ હૈકા ગુના નહી નિર્દોષ છે ને ઉધર ભી નિર્દોષ છે બરાબર રિઝલ્ટ એટલે ગુનેગાર ય નહી આજકાગાર નહીં નિર્દોષ મેં ભી નિર્દોષ અગરિયન કરેગે તો આપીએ છીએ ઓપિનિયન લઈને મન ઉભુ છે ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓપિનિયન બંધ થઈ જાય બંધ થઈ જાય બોલવાયન વ્યવહાર ની ખાતે બોલે એ વાત જ છે આના ભલી વાળા નથી એમ બોલીએ તો asker uh, dada this one supposing you said you no know, supposing i think bad of somebody you know of course i have not reached this state and you do this yes. pratikarma you know that is what that and you, you taught me that no yes. what yes. exactly happens in that what that is repentance what exactly happens in the in the in the cause, in the evolution thing <coughs> see are you you done something bad you you you say when you say shuddhatma i should not and you really feel આપણે એનું પ્રતિક્રમણ કરીએ તો કે આ પ્રતિક્રમણ કરવાથી કઈ રીતે આપડે આપણે દોષ મુક્ત થઈ જઈએ છીએ પ્રતિક્રમણ કરવાથી આપડે દોષ મુક્ત થઈએ છીએ કઈ રીતે થઈએ છીએ ભૂલ થાય પરિણામ છે ખરાબ થાય પ્રતિક્રણ કરતા રિઝલ્ટ કે રિઝલ્ટ તો આશ કરતા આપડે નુકસાન કર્યું આપડે કોયું પછી આપણે રિઝલ્ટ છે રિઝલ્ટ નુકસાન નુકસાન કરવાનો જે ઈરાદો હતો આપડો એના માટે એક વાત છે તે પ્રતિગણ કરવાથી ઈરાદ હતું એથી એ તો રિઝલ્ટ આવે Pr pratikam pratikamana you, you you you are is it because you think of the cause you say i i would have hurt him and, and that's enough to wipe it out i mean see this is the problem any all people have you see the, the book says i will send him what it says you know that if you row if you put some, if you reap something you sow result i understand but by doing this pratikarma okay exactly how does it get wiped out that does your હોય છે કે જેનાથી આપડે જેનું પ્રતિક્રમણ કરીએ આપણે એના પ્રત્યે આપણા દોષ ધોવાઈ જાય છે અને પ્યોર પોતાનું લઈ આવે છે હોય છે ને બટન દબાવ્યું બંધ થઈ જાય પેલો કઈ દોષ કર્યો હોય બંધ થઈ જાયગણ કરવું ના પડે એવું હોય એ ક્રમ કેવાય છે નવી જાતનું કર્યું કોક્રમણ થાયમા એટલે બધા જાણતા અજાણતા પણ થઈ જાય જે અતિક્રમણ થાય દાદાજી પણ અતિક્રમણ કોઈને આનંદ આપે ખરું અતિક્રમણ કોઈને આનંદ આપે ખરું અતિક્રમણ કોઈને આનંદ આપે ...and uh, if I think that Radhe... ...umma kaya ke lakma ta wakkal na te... ...usko duk huwa. ...to hai... ...saro dowa e gai u... ...that time... Yeah. I, ...ananda e jai... ...but if I do it... <laughs> ...you don't get mad, you know... ...if I see smile on your the face... ...then you don't have to do that thing, you know. Yeah. ...ok...ok... Okay. Okay. That, ...that thing, you know. ...sidhant he... ...sidhant. ...avirojavas... advirodha va advirodha tot any contradiction without contradiction ah siddhant but why we forget this do become why we become ignorant? why we get steeped in ignorance it, you know it looks to me ek back opportunity niche it is some kind of play you know that you are so pure Huh? and then you're taken in this context and you live in ignorance all your life no. you see? No. why that happens it that means the you know i feel it's very unfortunate you say it's very unfortunate that you you are something so much and then you get you you you forget the source you know the, the real source means so that coffee to true the baby you know atma. and then you get involved in this. <coughs> you see my child my son is born right yes of course he he has to do certain thing he has no buddhi now mm -hmm. right he has no buddhi but see, mm -hmm. slowly he will get all these things mm, that is some of the circumstances in putting the circumstances in grass this all arrangement but does he bring anything with him when he is yeah, born yeah. અનુભવ થાય જાણું હોય તો જાણે નહી તો છસરું જાણવાથી મોક્ષ થાય પણ છતરું સમજવું જોઈએ એમને સમજાવવા વગર નું છતરું કામ નું નહિ શું કેવા માંગે સમજવું જોઈએ onno to baitha darwani prichha the janu i do thai ne how do you deal with people who have big egos uh -huh. i yeah i always have, i have i i just cannot get along with them you know i mean sort <laughs> of have anything wrong i just but they think that that that's the end of it how ask them how, what is the best <laughs> બહુ વાળા હોય માણસ ખુબ જીતિંગ કરો તો આવે નિકાલ બહુ આયા બહુ બરાબર ચાલો સીધો કઈ નાખ્યું કેવી રીતે તમને મેઠાડ્યા અને તમે પેલી આરામચાર પર બેઠા અને પછી નરતમભાઈ સાથે વાર્તાલાપ કર્યો નરતમભાઈ ને તમે એવા કે મારતા હતા અને પછી તમે જિંદગી પછી ઓપરેશન કરવું છે તમારું ઓપરેશન કરવું હોય તો કાલે તો તમે કહ્યું કે કાલે આવજો તો તે એમ કે દાદા હું તો ટ્રેઝરી છું મારાથી તો અવાય નહી બઉ કામ છે દાદા કે તમે ભાવ કરીને જાઓ તમારા થી અવાસે ત્રણ વાગે જ્ઞાન નો ટાઈમ થયો તો દાદા કે આપણે પાક લાખ હા પર હવા પડે તો બનેગા જીતના દોઢા દોડા યુ આર સી કે માટે લા છદાયા કે કેમ મહારાજી કે અમે કરતા હો કાઢી લે આપો આપો દેખાય ખાબેની હા તો મે તા અમારે ટાયર કા હવા અપના ના પડેગા પેલે તમને હવા કઈ નાખતો આવડે નઈ ને તમારી કાઢી નાખે અમારે ઈચ્છા એસ નહી દુસરા ક ટાયર નીકળનાર બસ મેં આપતા અગરિંગ હૈઝનેસ મેં તો દાદા એમનું એમ કેવું છે કે ધંધા ની અંદર કોઈ ની અંદર ડીલિંગ કરવાનું હોય બોલ્યા પંક્ચર માતા પિતા બહુ સેવા કરતા માતા ફાદર મદરકી કરતા હેલા મોક્ષ છોટા થાય રાધે બંધે ફ્રાઇડે સેટરડે બેઠ જાવર બહુ રિવાઇઝ કરવા પડેગે તો પેરેન્ટ એવરીથિંગ ઇઝ બધું બોટો બધું મંદિર બંદિર બધું અને એ પોતે જોયા કરે પોતે કરતા નઈ અમારા બધું કેવી રીતે જાણો આ ક્યાં દે તારીખ ભી ખબર નહીં બંબઈ બેઠા અમેરિકા બેઠા ભૂલ જતા આ શકતી નહીં બિલકુલ ખરાબ રિઝલ્ટ રિઝલ્ટ હા કોણસી યા શક્તિ રહેતી નહી સમજમાં રાગ દેશ રાગ દેશ રાગદેશ રાગદેશ યાદ રહેતા ધંધા રાગદેશ રાગ દેશ નો પાટ નો ફૂચર પ્રેઝન્ટ પ્રેઝન્ટર વર્તમાન પ્રેઝન્ટ મેં ફ્યુચર પાન પ્રેઝન્ટ વર્તમાન કારણ ને શું કે ચિતવતી જાય જા થાય આત્મા માં આનંદ છે ને જો ચાખ્યો હોય તો એમ જ આત્મા જાય ચાખ્યો ના હોય જેમાં આનંદ તાક્યોટક કર્યા તો દારૂ કિત્રિત ભટકે છે તલા સુ અચ્છા સુખ મિલે સુખ મીઠી થોડા આનંદ આત્મા પસંદ ભૌતિક એક રાત્રિ મજુ ઇમ્પર દાદા ભૂલે નહી પછી મખી જલેબી ખાધ્યા પછી ચા પીએ મળી સ્વીટ એનું કાંઈ ગાઢ પછી પેલું બધું આત્માનંદ આઈ નોટ વોન્ટ હવે છે કે મને જે પણ કઈ મારું ડિસ્ચાર્જ આવે છે એને હું ખાલી જોયા કરું છું બીજું કશું કરતો નથી કે છે કે આ બરાબર છે ઉતરી જાય છે પાછું બરાબર આવે જ્ઞાન એક ધારું એક સરખું કેમ રેતું નથી ઉતરી જાય છે પાછું પાછું આવે ચડે એવું કેમ ચડ્યા ભાઈ ઉતરે કેમ હે તે પરિવર્તન આવે તો બોલવામાં કેમ પરિવર્તન આવે તો પરિવર્તન કિવર્તન ખલાસ થાય તારા આવે એવું જે નીકળે છે પરિણામ રિઝલ્ટ છે એ નીકળવું જ પડે નીકળ્યા પછી દાદાજી તમારે રોડ તીનસો ચૌડા હૈ સમજ મેખ રહે હૈ મગર બસ જતી બંધ હોતા બાર બસ જાતી આપડે એમ જોતા હોય ફિલ્મ જતી હોય તે ફિલ્મ ને આપડે જોયા કરવાની પણ એ ફિલ્મ જો ફાસ્ટ મુવ થાય તો તમને જે પેલું છે તે દેખાય તમને જેમ આપડે સર્કલ માં સર્કલ ખુબ ફરે છતાં એની પાછવ ફાઇલ કિસને રખા તમને રિઝલ્ટ રિઝલ્ટ એટલે આપને સમજાના કે કંપની ફાઇલ આવે ફાઇલ જાણે જ્ઞાન ખાલી આગોપાસ થાય નહીં જ્ઞાન વાય રહેતા આવવાથી આવે આવરણ આવી જાય ફાઈલો ને આવવાથી આવરણ આવી જાય ના એવું આવડે તમે કહે ને તમારા લાંબી પણ આવે ભારત માં વીસ ફૂટ ની આવે અમારે કલાક કોઈ તકલીફ નહિ કોઈ સેકન્ડ 26 એમનું આ બહુ ચાલતું નથી આવી સમજ નથી આપણે એ તો તમારી વ્યવહારિક નહી થાય તમારી વ્યવહારિક નહિ હોય વ્યવહારમાં સ્ત્રીઓ પુરુષ આગળ હોય છોકરો છોકરો વીસ વર્ષ નો થયો હોય અને વાઈફ અઢાર વર હોય તો એ અઠાવી વર્ષની હોય દાપણ હોય એના છોકરા દાપણ ના હોય મારી હવા કાઢી લીધી હા <muchas> કહ્યું nah,